નહી એટલે અમારી આ દેશના કહેવાય કોણે છતાં ઉપદેશ આપવાનો અધિકાર ભગવાને આપ્યો છે આચાર્ય મહારાજો કોને કોને કાર જેના કસાય પોતે પોતાના કસાયને પોતાએ પોતાની ભૂલને ખૂબ દેખે ખરો કે મહારાજ ઉગ્રતા ક્યાં છે એવું જાણી જાય ખરા પણ એ ઉગ્રતા ખોલને નુકસાનકારક ન કરે તો જાણું કે આ કસાય મંદ થયા છે શું થયું કસાય મંદ એ મંદ કસાઈને ફક્ત ભગવાન ઉપદેશ આપવાનો અધિકાર કર્યો છે આઠ પ્રકારના મંદ કસાય ચાર અનંત અનુમધિ ગયેલા હોય ને ચાર અપ્રત્યાખ્યા ગયેલા હોય ત્યારે કસાય મંદતા થાય શું થાય છે ત્યારે એ મારા ઉગ્ર થઈ જાવ તો આપણને ખબર પડી જાય કે મારી ઉગ્ર થાય પણ એની ઉગ્રતા કોઈને નુકસાન ખબર કોઈ જીવ માત્ર નુકસાન કરે જીવ ને કરે એનું નામ પ્રત્યાઘાની ઘટાય ને અને એની આગળ પછી આગળ વધ્યો હોય તો સંચાલન ઘટાય તે તો કોઈને ખબર ના પડે પોતાના એકલા ને ખબર પડે ખબર ને એ સંજલન કેવા ડાયા છે કોઈને આપે કોઈને દુઃખદાયી થતો નથી જેનો કથાય ને એટલે અહંકાર બધા કોઈને દુઃખદાયી ના થાય એ અહંકાર લઈને તો આ બધા આ ધર્ક ગતિ ઉત્પન્ન થશે કથાય એક બાઈ છે મહાસતીજી હતા શું નામ હતું ના ધન્ય હતા ડ બોલાયા હતા અને અમને કંઈક પૂછવું તેમને તો ગયા હતા ત્યાં આગળ પછી કહે છે કે વાતો કરવા મારી પછી કહ્યું મેં કહું આ રસ્તા તો બહુ સારા છો તમે અને બહાર તમારું નામ પ્રખ્યાતિમાં આવ્યું છે પણ આ પ્રૂપણા કરી રહ્યા છો કસાય સમજી ગયો કે આ માર્ગ જ ભૂલી એક જ વાક્ય છે કાંઈ નથી સમજતા તેનું આ બધું તોફાન લાગ્યું છે ભગવાનના માર્ગમાં હવે હોય નહીં જ્યાં ભગવાન નિરાગ્રહી હતા ત્યાં કદાચ મોટા મોટા ડુંગર વધારે કેવું જ્યાં નિરાગરણ માટે એવું તો કદાચ દુનિયામાં આ તો દુરાગ્રટાગ્રહી ને આગ્રહ નર્ક માં લઈ જના છે જેટલો આગ્રહી નહી એટલો અહંકારી કેવાય શું કેવાયંકાર અહંકાર નો લખે સ્થાનક વાસી માં આચાર્ય મારા નથી એટલે બોલાવડા અમદાવાદ માં પ્રદુષણ આવી ગયું બધાને ભાઈઓ બોલાયા હતા મા સતી કે અમારા મહારાજ ના દર્શન કરવા છે તમે આવો ત્યાં આગળ ગયા હતા મહારાજ પાસે બેઠા હતા અમારે ગયા પછી મહારાજ પાડુપોર બેઠા પછી અમે અમે તો અમારી પદ્ધતિ બોલી કારણ કે વિતરાગ નો વિતરાગ નો વાળો શું કેવાય વિતરાગ ની પાઠ અમને જ્ઞાનીપુર સવાતો નહી કોઈ જગ્યા અમે ત્યાં બેઠા જ્ઞાનીપુર જોડા પાસે જ્ઞાનીપુર શું વાંધો બધાનીચે બેઠા એટલે અમને મનમાં એમ લાગ્યું કે આ લોકો શીખી બધા આવે અને નીચે ખોટું દેખાય વ્યવહાર માં ખોટું દેખાય વ્યવહાર માં અમે તો ખોટું મને તો એમને સાધારણ માણસ જણાવો ત્યારે અત્યારે તમારે હૃદયમાં રાખવું જોઈએ ક્યાંક જ્ઞાનપુર પણ ઉપરથી તો આમ તમારે દેખાવ વ્યવહાર તો આવો રાખવો જોઈએ પણ બે ગયા મહારાજ એટલે મારાને મારે કહેવું કહ્યું મહારાજ કેમ નીચે બેસી ગયા કાંઈક મને એમ થયું જ્ઞાની પુરુષ નીચે ગયા છે ને હું ઉપર બે છું કારણ કે મહારાજ આ એક જ વિનય તમને મોક્ષ લઈ જશે શું આ વિનય જાગે નહીં અને જાગ્યો છે કે મેં શું થયું કહ્યું મારા જ મોક્ષ લઈ છે આ થોડો વિનય ઈચ્છે થયો છે કાંક થી મેં મેં કુ મહી છગ કેફ રે છે તો બહુ મજો છે કે શું વાંચીને તાકે શાસ્ત્રો બધા ખૂબ વાંચ્યો અને જાણ્યું બહુ મેં ભગવાનના શાસ્ત્રો એવા નથી કે જે વાંચવાથી કેફ ચડે ઉતર્યો ચડ્યાથી ઉતરી જાય એવા છે અને તમે શું વાંચ્યું કાંક શાસ્ત્રો છે ને ના એ ભગવાનનો શાસ્ત્રો ન હોય ને મેંાય નહી તો વિતરાજ એવું થાય સમજે એટલે મહારાજ કે ત્યાગણ કરેલો છે પણ આ કેફ બન્યો એટલે સંકિત નું તો કઈ રહ્યું પણ મિથ્યા સ્થળ ગાઢ થઈ ગયું છે શું કહ્યું તમે ખોલવા નીકળ્યા સંકીત અને થઈ ગયું મિથ્યા તો ગાઢ થઈ ગયું ગાઢ નીચે આપે એટલે ખસે નહી એક બે આવા ફરે તો પછી ક્રિયા બઉ બધી કરું છું ના ક જે ક્રિયાઓથી ક્યાં ના ઉતરે ભગવાન કહેલી ક્રિયા નહોત ભગવાન ની જે કહેલી ક્રિયાઓ છે એવી સુંદર ક્યાં સુર છે ઈતરાકો એક શબ્દ ક્યાં સુરના એક શબ્દ ક્યાં સુધારો પણ જોવા માં આવે તો સાયન્ટિસ્ટ હતા પણ અત્યાર સુધી ગુસ્સા વાર લાગશે એટલે અમારે અમેરિકા જવા વખત આવતી નથી શું થાય અત્યારે અમેરિકામાં આપડા તરફ થી ગયેલા છે અને અમેરિકામાં બધી આ વાતથી આપણી અક્રમ રીતે વિજ્ઞાનનું બધું ઊઠ્યું છે અને મેં કહ્યું છે બધા સાયન્ટિસ્ટો ભેગા કરો આખા ફોર્લ્ડના આખા વર્લ્ડના સાયન્ટિસ્ટો ભેગા કરો અને આ જગત શું છે કેવી રીતે બન્યું કેવી રીત ચાલે છે કોણ ચલાવે છે આ બધું અત્યારે તમે બધું સમજો છો એ બધું હંડ્રેડ રોંગ છે નેતર તો તમને સપ્લિમેન્ટ કર્યા જ કરે છે ખાવાનું પીવાનું બધું પણ બધા ઇન્ડિયન નહી જેને ખાવા પીવાનું ઓછી મહેનત થી ખોરાક મળે ખાવા પીવાની બધી સગવાઈ ઓછી મહેનત થી મળે તેને માટે મોક્ષ હોય છે કોને માટે હોય છે લોકો તો અહિયા ભૂલી ને આંતર વિચારણા જોઈએ ના એટલે કઈ પણ એમ વિચારણા ઉત્પન્ન થઈ જાય ની જેના ટાઈમ છે સાયન છે ને માણસો સવા વર્ષ ના છે પાંચ વર્ષ ના છે કેવા છે મુસ્લિમો અઢ છ વર્ષ ના છે અને પારસીઓ ન રહેનાર છે આ ચીણા છે આ બધા ના પ્રમાણ માં પરિપક્વતા થયેલી છે આ આપડે હું તો ઉપર આપડે છે ને બાબા ને શાદી થઈ ગઈ એટલે જોર જુદું અને આપણે જુદા એ જોડા મુક્તિ આપે અને આપડે તો છોકરો દાદો થયો હોય મુક્તિ દોહો ના આપે આજ વિકાસ ની બધરા છે હિન્દુસ્તાન માં બધા છે નીચાર વિકાસ નથી બદરાય નથી સમજે જીવતો નથી આવડતો નથી કલાક થઈ જાય સમજો અને ના મળે તો ફટેક ફટક કરે માર્ગ મળવો દુર્લભ છે જ્ઞાની પુરુષ પ્રાપ્ત મળવા થતા દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ હોવા વખતે દુર્લભ સારું જ્ઞાની પુરુષ સમજ કુપાત્ર પણ આપણે અમે કરો કઈ એટલે બોલ્યું એમ ખાઈ બોલવું બધું થઈ કરી એના દુશ્મન ને બગાડ હોય પણ એને પોતાને બગાર ના હોય ફક્ત મહિના માં એકાદ બે વખત માથા કુટી મહિનામાં એટલે બાર ચોરી એને સુપાત્ર કેવાય એટલે આ સુપાત્ર છે રાખદ નથી ને હવે એ સુપાત્ર કહેવાય અને સુપાત્ર કોને કેવાય કારણ કે કે ઘરમાં ઘરમાં વધારે દખો કરતો હોય સજો ને અને બહાર કોઈ જોડે નફત ની હેરાન કરતો હોય એ કુપાત્ર કેવાય અને અપાત્ર પણ કહેવાય કે બહારે બહારે દખાવ કરે દખો કરે સમજમાં અપાત્ર પણ આ તો અપાત્ર અપાત્ર નહીં રહ્યા તો પહેલી લડવા કરે કેવું કરે નબળો ધની બાયડી ઉપર છૂરો એવું કહેવાય છે ને હા હા એટલે બાર બહાર થી બાર થી ધંધામાં કઈ ભાગ્યા જોડે લડ્યા હોય અને સારું થયું સરળ થયું તો વિનય આવશે તો કોણ થઈ સરળ કાર થઈ પડ્યો આ કારમાં સરળ થઈ પડ્યો એક આ જ્ઞાની પુરુષ મળ્યા રાખે તમારે ગુરુવાર છે એમના માટે આપડે મોટો બધું કરે છે ભગવાને કહ્યું ચોથા આરામ તપ કરવાના જઈશ કે છે શું કે છે સાહેબ મારે સપ્ન કરે ત્યારે બઉ કે તમારા માં બિલકુલ એ છત નથી એટલે આપડે ઘેર બેઠા તપ તો બહાર જવું ના પડે ઘરે ઘરે બહાર જવું ન પડે એને જવું ન પડે ભગવાન ને શું હાથ ગયું હાથ મળી જવું પડ્યું તો આપડે અનાર્ય દેશ આવ્યો છે પાંચ ટકા ફરી ભરૂચ છે એવું કરીએ કે ઘેર સતત આવે ને તો આપડે એવું તપ કરીએ સારું છે આપણે તું મને બહુ આશક્તિ ના રાખીશ આ શક્તિ રાખે તોડે જ નહીં ને આને અત્યારે તો આશક્તિ તો એ નાખી મફત માં બની છે સમજણ જ્ઞાની પોતાનું સમ્ય સમ્યકિ થી સમજ પાડે તમને સમ્યક બુદ્ધિ સમજણ પડે બરોબર જ્ઞાન તો જયારે આપે ત્યારે દ્રષ્ટિ થાય તમારી દ્રષ્ટિ ચોકડાની છે તો કવિરાજ તમારા આત્મા દેખી શકે આ બધા દેખી શકે બધાને જ્ઞાન આપે આ બધા મજા કરે છે ને તે દાદા દાદા અંદર એટલે એમના જમા નથી કારણ કે દાદા મહી સાત છે બાર અછાતા છે તેનો નથી પણ કલ્યાણ થયું અને પગલા એમાં પડેલા છે મને પ્રેમ થી બંધેલો ત્યારે તારે દાદા કલ્યાણ થઈ ગયા છૂટા નહીં જ્ઞાની પુરુષ બંધાય નઈ અને જો બંધાય પણ આ પ્રેમ થી બંધાયેલા એ ભાઈ એમ કે દાદા તમે બહુ આ બધા સત્સંગ ને રાખો મારી બહુ ના રાખો એટલે મેં કહ્યું આમાં ભાર છે આખી રાત પછી આમાં આખી રાતું કેવી રીતે અને પછી કથા જયારે હું સુઈ જવું સુઈને પછી તૈયારી થઈ સમાધિ ભૂલાતો એક સેકન્ડ આત્મા ભૂલાતો નતો અને તમને તમને યાદ કરો તો યાદ આવે આત્મા નો વર્ષણ પડ્યા આત્મા યાદ આવે નહી જ્ઞાન આપીએ ભૂલે નહી શું થાય આત્મા ખૂટો પાડીએ આજ બજાર માં આજે આજ બધા ધર્મ આત્મા ચાલે છે ને એતો આત્મા ભેળ વાળો છે કે આપણે ભેળ તો દસ રૂપિયા કિલો મળે છે ને કિલાનો આત્મા કેવા આપીએ છીએ કદમ જુદા આત્મા કદમ જુદો રે નહી ખે નહી બોલે તમારી વાત કરે એકલો ખે નહીં બોલે વાત શું કરે કર્મિક માર્ગ એટલે કર્મ ખપાવીને પછી આત્મા પ્રાપ્ત કર્યો હોય અને આ કર્મ ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત કર્યો પછી એના કર્મ ખપી જાય છે અમે જે આજ્ઞા કરીએ તેથી બધા ખપી જાય છે શું થાય છે તમે થોડી પહેલા હોય ના થાય પછી પછી ચાર્જ મોહ બંધ થઈ જાય છે નહી સમજવા જે આ વિજ્ઞાન થયા તો વિજ્ઞાન એટલે તંત્ર પામે જે વસ્તુ સ્થિતિ છે એવો ખ્યાલ આવી જાય જેમ છે તેમ આત્મા જાણવાના એક બોલાય આપડે ચેલું હતું ને આ તો શિબિર થોડા શિબિર શિબિર કયા કયા આપો પામે અમે મોક્ષ દાતા છીએ મોક્ષ નું દાન આપવા આવ્યા છે મોક્ષાતા દાતા દાન આપે પછી શું છે તેની ખોટા ત્યાં પછી ખોટા આવે કઈ ભાઈ ના ભાઈ તું રવિવારે અરે રવિવારે જ્ઞાન આપવાનું છે ભૂલી નામ આખી રાત બે કલાક સુધી આજે તમારો સત્સંગ બે કાલ સવારે મન કરોલા આવે કારણ કેવાય ગુમાર થાય લોકો પૂછે છે તમે બોલો છો હું બોલતો નથી આ રેકર બોલી ગયું ગમે ત્યાં માણસ નોડો હોય ને ચીવડા પોતે જે રસ્તે જતા હોય રસ્તે અને વાલીઓ જ્ઞાની મળે કામ થઈ ગયા વાલીઓ જ્ઞાની જગ્યા ઓલિયાનું બીજામાં ધેર શું હોય કે વલિયાની ચિત્ત સાબુ જ હોય કે પડેલી હોય અને ક્રેકો બહુ પડી ગઈ હોય બધી પડી ગઈ આપણે વાત કરીએ આપણે વાત કરીએ ને ત્યારે બીજો વિચાર કરતો હોય આપણે એની વાત કરીએ વાત કરીએ તો એ બીજા વિચારો એવું વાત ચિત્ત નથી પણ વાત કરીએ મણી તરફ એકદમ પદ ગવડાવો તો મને વાલીયા વાળા હા જય બે દીકરીઓ છે આ મોટો દીકરો છે ને બીજો દીકરો બધું આખુંબ આખું કુટુંબ હાથ જોઈને બધાને કીધું કે નાની પુરુષ મને મળ્યા છે તમારે દર્શન કરવાની પુરુષ મને મળ્યા છે તમારે દર્શન કરવા હોય તો સાંજે અહિયાં આવી જજો એમ કઈ ને એવા ઘરે અનાધી આતાથી ખોળે તે એ વસ્તુ ભળ્યા પછી મારા સુકેલે અનાધી આતાથી ખોળે કોંસે કેથી વિના પૂર્ણ થાતું છેલા સંગ પહેલા ભાઈ આયા હતા તે તેલામન ભાઈ આવે હે તેલા હે ને આવે તો આપણે કે આ કારનું ચેકિંગ કરે છે ને રેશન કાર ચેકિંગ કરે છે બરે લે સંતાન કે આવ્યા હતા दादा ને તો ફોન આવ્યો બેવસો ને दादा આવ્યા થયો નરુના બેન ઓળખાતી કે અહીં આવે છે જરા આરા તમારે પૂછતા લાગ્યા કોણ છે યાર दादा ને જયી મમન બેટિયા આવો दादा રાકી કરી રાકી કરી આનંદ दादा હા એટલે બોલ વાતચીત કરી વાતચીત થાય છે ਉਹ ਬੁੱਧਨੇ ਕੋਈ ਕਦ ਹੈ ਹਰਕਤ ਨਹੀਂ ਹਾਂ ਅਚੈਂਦਾ ਉਹ ਬੁੱਧਨੇ ਕਾ ਕੁਛ ਹੈ ਕੁਛ ਹੀ ਕਾ ਕੁਛ ਹੈ ਇਸ ਲਈ ਨਾ ਇਹ ਨਹੀਂ ਸਾਈ ਜੀ ਜੀ ਦੇ ਜਲਦੀ ਤੁਸਨਾ ਮਿਲ ਬੈਠਾ ਹਾਂ ਜੀ ਜੀ ਅੰਜਰੀਏ ਅਧਿਆਤਮ ਲੇ ਲੇ ਜੀ ਹੈ ਲੈ ਕੇ ਸਾਈ ਕੀ ਪੜਨਾ ਹੈ મુખ્ય પ્રશ્ન મરાઠી મત લાયા હોય ઝંઝટા ઝંઝટું લગી શાદી કે શાદી ખરીઝટલા લોકો કરો ક્યાં કરો શાદી કરતા ગ્રામીણ હે ગ્રામીણ હૈ રગીરી સાહેબ રત્નાગીરી કેસી દૂધ દાદા મળી ગયા દૂધ લઈ આવ્યા છે ચંપા બેન સાથે બેન આવ્યા ને દાદા લયા મળી એમ એરાખે દરલા હા રેખા કિજી વાત નહી જી ભાઈ માં જાવ ને રેલ પર જવાનું છે મને જવાનું છે મને દોર માંગ્યા હા થોડું ખિસ્તાલ પડવડે આરે કાપી લાવ ડંખ મારે મિલ્યો ઓછી નહીં મિલ્યો નહીં એટલે તમારે પહેલી છેલ્લું પદ આવે છે ને ત્રણસો ત્રણસો સાહીઠ ડિગ્રી છે ને આ ત્રણસો સાઠ ડિગ્રી છે તેમાં સેન્ટરની જે વસ્તુ છે સેન્ટરની વસ્તુ તે એકસો ડિગ્રી પછી ક્રિશ્ચિયનો જુએ છીએ ઝેન્ટની વસ્તુ એટલે એમને એમ લાગે છે કે આ ભગવાન બધું બનાવટ છે પછી દોઢસો ઉપરથી મુસ્લિમો જુએ છે એમને એમ લાગે છે ખુદા બનાવટ છે બસો ઉપરથી હિન્દુઓ જુએ છે એમને એમ લાગે છે કે ભગવાન બધું બનાવટ છે અઢીસો ઉપરથી જૈનો જુએ છે આમ બધા જુએ પણ વ્યૂ પોઈન્ટથી હંઘેર ખરી સત્ય હિગત હંઘેર પડતી નથી બધે મતભેદ ચાલ્યા કરે છે કારણ કે બધાના વ્યૂ પોઈન્ટ જુદા ને અમે સેન્ટરમાં આવેલા એટલે અમે વાસ્તવિક હકીકત કહી શકીએ જેમ છે તેમજ જોઈએ ને નહીં તો આ બધા વ્યૂ પોઈન્ટનું જ્ઞાન છે બધાએ સામ સામી હોય શું હોય અને પોતાનો મત પકડી રાખે અને વ્યૂ પોઈન્ટથી મોક્ષ છે ના જવાય થ્રી હંડ્રેડ અને સિક્સટી વ્યૂ પોઈન્ટથી જવા જોઈએ અને સેન્ટરમાં આગતર ભોગ થાય સેન્ટરમાં આવું આવુંથી નથી આવું લાગે સેન્ટરમાં તો વાર આવ્યું છે શું વાત કરો આ ઝંઝરપુરતી નથી ભગવાને પાંચમા આરામાં એક લાખ રૂપિયાનો ચેક લખી શકાશે નહીં કે છે લાખ રૂપિયાનો ચેક લખી શકાશે નહી એટલે મોક્ષ નહીં મળે લાખ રૂપિયા નો ચેક હોય તો જ મોક્ષ મળે છે પણ નવ્વા રૂપિયા મળ્યા છે એક પૈસો ઉમેર્યું છે ને થઈ ગયું છે એક હવે એક હઈ જાય એક લાખ નો લખી શકાતો એક લાખ માં કે આપણને નહીં મળે એવું એમને બેસી ગયું છે મોક્ષ આ કાળમાં નહીં મળે એવું બેસી ગયું છે નહીં મળે એમ બેસી ગયું છે મોક્ષ મળે નહીં મોક્ષ ના થાય પણ એકાવી થઈ શકે એકાવન નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા રોકડા મળે અને નવ્વાણું પૈસા મળે વિશ્વ ખોટ થઈ પૈસા ના માણું મળે છૂટ પૈસા થઈ જ ગય આ દેહ માં જ મોક્ષ થઈ ગયેલો હોય દેહ માં ચિંતા બિનતા બધું બંધ થઈ જાય શું થઈ જાય ગરીબ બધી બંધ થઈ જાય ને ન મુક્ત ભાવ રહે એ કેન્નાબર નાની વાત હાથી ના હોય ને કે ના ના ના ભગવાને કહ્યું ચોપડાયું છું ચોપડવા પી ગયા પીવાય ને દવા ચોપડી નથી ભરતો બોલતો ચિંતામાં થવાની મોસ્ટલી જરૂરત છે એને માટે અનુભવ થયો નહી સારું નીકળી જાય તો બધું જરા ધીમે ધીમે નીકળે જરા કાઠું ભરેલું હોય ને આ બધું ભરણ ને બંધ કરતા કઈ બીજા ઉપાય કરીએ ગરમ કરી આવે છે મોક્ષ ની વાત આકાર નું કરે છે અને તમે સમકીત ખોલી નહીત શું છે તમને તપાસ કરેલી નથી તપાસ કરેલી મોક્ષ ની તપાસ કરેલી મોક્ષ નવાનું નવાનું રૂપિયા મળે છે નવાણું પૈસા મળે લાખ નો ચેક પૂરો નથી મળતો હવે એમાં નફો ભોજ કેટલી મે આવું ઢોકી દ પોતાને મોજા થાય છે પણ શું કરે હવે એવું કંઈક ચિંતા ના થાય એવું કઈ તમે કંઈક વાર કાઢી હોય ને થોડીક બોલો ને થોડીક વાત કરો કેમ હદ છે થોડી વાત કરવાનું આપણી જ અત્યારે લાગે છે ના થતી રે આપણું અહીં તો વધે ઉડતી અહી તો આપણું વધે ઉડતી તમારી કઈક એવું થોડું એમના મનમાં અત્યારે સિંહ ના મનમાં એમ થાય કે જો ધણી જાય છે ક્યાંક મારા તારું મોક્ષ માં સિંહ નું મનમાં એમ થાય કે ના થઈ જશે બાળ બહુ વડું એનું થઈ ગયું બઉ આવી બહુ ઘટવાડી થઈ ગયો